હસીમ જય જયકાર દાદા ભગવાન ના સિંમ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર જયકાર દા ભગવાન જય જયકાર દાદા ભગવાન જય જયકાર જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર જય સચિદાનંદ સુધીરભાઈ શાહ સાહેબ સકલ સંગપતિ બાજુમાં કોણ છે કોણ છે અહીના છો અહીના છો હા અમારા સુધીરભાઈ સાહેબ આવ્યા છે જુઓ કેટલા પુણ્યશાહી છો સકલ સંગપતિ અને અમારા અને જયંતિભાઈ સાહેબ મોટા મેનેજિંગ ટ્રસ્ટી સંજ્ઞા મોટા તો તો આ બધું હિંમતનગર લાલાભાઈ સંગપતિ કઈ ગયા ડોક્ટર જગદીશ કઈ ગયા મોહનભાઈ ક્યાં છે પણ બેન આયા છે આ ઊંચો નથી કરતા ને કેટલા છો ભેગા કે છે જૈને નહી બધા એના હારત આખું આપડું છે પછી કયો ધર્મ જુદો રે આપડા ભગવાન ના કેવાનું દાદા ભગવાન ના અસીમ જે કાર બોલાયા ને તે બોલાવો છો અમને લાગે છે કે આપડે અંદર જ ભગવાન ને પોચે છે એવું લાગે બધા તમે આવ્યા છો મલ્લિકા બે જણા મોડાસાથી મોડાસાથી કેટલા આવ્યા છે સોની આવ્યા છે કે સોની ક્યાં છે એ છે અહિયાં તમે ખરા ને તમે મોડાસા પણ તમે હિંમતનગર ના નહી ગામના પ્રોફેસર નામ શું તમારું એવું નહીં એવું ના બોલાય તમને શરમ ય નથી આવજો એવું બોલતા હશે વિશે દાદા નો વિઠ્ઠલ એવું નથી બોલાતું કે ના ના ભાઈ આપડું મહાત્મા પદ છે તે આટલા વર્ષો થી આપણે સત્સંગ કરીએ છીએ બધા કેટલા વર્ષો આ હિંમતનગર ખેર દાદા ભગવાન ની હાજરી માં આપતો કુતરો કેવું સરસ પોષાયેલું પાછું દાદા ભગવાનની હાજરી માં તૈયાર થઈ ગયેલા દાદા કેટલા વખત અહિયાં હિંમતનગર માં કેટલા વખત જસંગ બાપા હતા તારે હતા ને હતા આજે પર્વ છે પર્યુષણ પર્વ આમ તો જૈનો નું પર્વ કહેવાય છે આપણે સાધારણ આપણા દેશમાં જૈન ધર્મ પાડતા હોય તે શું તમે જન્માષ્ટમી ઉજવી દી કે બોલતું નથી કોઈ પરિષદ માં નિમિત્તે નહી શ્રાવણ મહિનામાં મહાશિવરાત્રી તો કરવી જ પડે હમ પણ પ્રસાદ નહી લેવાનો શિવજી હા બઉ બનાવવાનો નહી શિવજી એ કોનું સ્વરૂપ છે ખબર છે શું કહ્યું શુદ્ધાત્મા સ્વરૂપ શુદ્ધ આત્મા સ્વરૂપ તમને બધા પૂછું છું કે આમાંથી જ્ઞાન પ્રાપ્ત નથી જેને આત્મ પોતાના આત્માનું આત્મજ્ઞાન એવા કેટલા છે આ બાજુ ભાઈઓમાં એક બે ત્રણ ચાર પાંચ ઊંચા કરો જે ભાગના છે આમાં પાંચ પાંચ દસ બાર દસ બાર પંદર વીસ એટલા જ છે બરોબર ને પણ એ બધા તમે જે નથી જ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એ બધા સત્સંગમાં આવતા છો એટલા જ બોલો જે છે તે હા એટલે નવી આઈ જ ઘર માં એમ ક્યારે આયી પણ એનું ઘર છોડી નાય એનું એવું છોડાય પોતાનું ઘર છોડીને જવાય લે શું આવ્યું આય એ મૂકો એ તો અહિયાં આ વગર રહે ને ભાવ તો થઈ જાય ને અને ભાવ કેવાય છે અને ભાવ કેવાય છે શું આજે તમે ફાઇ ગયા છો દીપકર સ્વામીજીનેડા અમેરિકા અને કેવો તમને અનુભવ થયો સત્સંગ નો કોઈ બોલો બધા ફરી બધા બેસવા બોલો પ્રગટ આપણે કહીએ દાદાએ જે અંદર પ્રગટ કરી આપ્યું દાદાએ વારે વારે કીધું છે કે આ હું દેખાય છું એ દાદા નથી પણ તમારી અંદર પ્રગટ થયું એ દાદા છે એટલે સતત ચેતવ ચેતવ ચેતવ ચેતવું કરે અને જે દાદા ભગવાને કીધું હતું કનું દાદાજીએ કીધું કે અમે તમારી અંદર જે સિદ્ધાંત નાખ્યો છે જે અમે ખૂબ આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદથી બધાને એમ લાગે કે હું સત્સંગ કરવા જાઉં પણ મને અંદરથી જે ફોડ પડ્યા છે ને સમજણ પડી છે એનાથી એટલું બધું સમાધાન થયું એટલે મેં આવીને દાદાજીને એમ જ કીધું કે આપ પરમ આશ્ચર્યમૂર્તિ છો ખરેખર અને આપણે બધા એટલા બધા લાભી ગયા છે કે એ જે રીતે આપણા બધાની અંદર રહીને જીવી રહ્યા છે એનો બોધ જીવતો દાખલો આપણી સામે જે છે તે આપણને સતત પ્રેરણા નોસ્ત રૂપે બધા હેલા કેવા પુનસારી જુઓ ને એમના માટે જવું પડે છે કારણ કે દાદા એ કર્યું છે સમજાયું છે કેનેડા વખત ગુરુ પૂર્ણિમા ઉજવી કેનેડા કેટલા કુટુંબો છે ત્યાં ગુરુ પૂર્ણિમા આજુબાજુના શહેરો બધા તો આ પર્યુષણ પર્વ જે છે આમ તો માયુર ભગવાને માયુર ભગવાન પછી આ પર્યુષણ પર્વ ઉજવાય છે સુધીભાઈ સાહેબ જયંતિભાઈ સાહેબ તે એની પરંપરા કેટલી જૂની છે મહાત્માઓના જે બધું આ જેવી રીતે આપણા આપતા પુત્રો છે ને ચલાવે એવી રીતે એમને ગણધર કેવાય ગણ એટલે બધા મહાત્માઓનું આખું સંઘ બધો અને ધર એટલે એમને ધરી રાખનાર એટલે એમને બધું પોષણ આપનાર ગણધર કેવાય છે અને ગણપતિનો અર્થ જ એજ છે એવા પાંચમા ગણધર સુદરમાં હતા એમનું આયુષ્ય મોટું હતું મહિર ભગવાનના નિર્વાણ પછી એ ગૌતમ સ્વામી પણ પછી હા આજે કર્યું બેસી ગયા પછીની વાત છે એ છેલ્લા માં છેલ્લા કેવા જ્ઞાન થઈને સિદ્ધ ગતિ ગયા સુદરમા સ્વામી ત્યાર પછી એવા બીજા પાંચ થયા સ્વામી ના સીધા ત્યારથી ચાલુ થયું ત્યાર પછી એમની પરંપરા આવી કે પાંચ સૂત્ર એમાં સાહેબ કે છે કે સુદરમા સ્વામી થી આ પર્યુષણ પર્વ ચાલુ આવે છે એટલે આજે લગભગ પચીસો છવ્વીસો સાડી પચીસો વરસ થયા ને ત્યારથી આ પર્વ ચાલ્યું આવે છે આગળ ચાલ્યું આવતું હતું પણ એ જુદા પ્રકારનું હતું આગળમાં તો ચોમાસાના ચાર મહિના છે ને આખું બધું બહુ આરાધાઓ કરતા હતા અત્યારે પણ જઈનો ખૂબ કરવાના પણ એમાં સાધુ મહારાજોને વધારે એમના માટે હોય છે એટલે બધા જઈનો ને તો ધંધા પાણી નોકરી ગમે તેવું હોય પણ આ ચાર મહિનાનો લાભ પૂરો લઈ લે બધા જ બધા જ લઈ લે સમજાયું એટલે ત્યાં આગળ ચાર બપોરના વ્યાખ્યાન કર્યું હોય તો એની પાસે જાય અને જે અમુકને વધારે સમજવું હોય તે થોડો સવારમાં જાય એવા ટાઈમ હોય કારણ કે સાધુઓને પણ એમનો સમય જોઈએ પાછો સ્વાધ્યાય કરવાનો આવું બધું છે જ્યારે તમે બધા મહાત્માઓ છો જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે આપણે બધા મોટા ભાગના અહીંયા આગળ એ બધા સંસારમાં બધું સંસારનો વ્યવહાર પાળીને છોકરાઓ પર બધી જ રીતે પૂરો વ્યવહાર સાચવીને આપણે સાધુ પદમાં રહીએ છીએ નથી પહેર્યા એટલે દાદા ભગવાન આગળ એમનાથી આ જવાની પહેલા જવાનીમાં એમને આજીવન બ્રહ્મચર્ય વ્રત લીધું એટલે એમને કહ્યું કે જો તમે એમ લાગે પણ અમારું સૂચન છે સૂચન જ કહ્યું એમને આજ્ઞા નથી કરી કે તમે આપણે ધોરું કપડું પહેરવાનું ના હોય બગવું પહેરવાનું ના હોય સમજાયું ને ધોરુ એ ખોટું નથી બગવું એ ખોટું નથી અને વૈષ્ણવમાં પિતમ્બર કે છે તે કૃષ્ણ ભગવાનને માટે પિત્બર શબ્દ હતું કૃષ્ણ ભગવાન માટે પિત્બર अर्थ ये अग्निर साहेब कहू पितरूपी अग्नि पितरूपी अग्नि तपनो अग्नि केव हाँ अंदर आ व्यवहार दिमे धीमे આપણને પોષાય નહીં એવું ધીમે ધીમે ખબર પડે બધાને છતાંય રહેવું તો પડે બધાને રહેવું પડશે છૂટકો નહીં હમ બધાને રહેવું પડે ના રહેવું પડે તે પરણે રહીએ છીએ ના સમજીને રહીએ છીએ કે આ વ્યવહાર છે ક્યાં કઈ મોહનભાઈ આપણા ઉપરી થઈ ગયા હતા વ્યવહાર છે રહેવું તો પડે જ છે ને આ બહુ મોટું આ કળિયુગમાં આશ્ચર્ય બન્યું તે દાદા ભગવાનથી આપણને આ કળિયુગમાં જે ક્યારેય બને નહીં બધા સારા યુગોમાં જે જ્ઞાન નતું મળતું કરોડો અવતારો ભટકે તો પણ આ જ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય એમાં સહેજા સહેજ આપણને પ્રાપ્ત થયું અને પર્યુષણના પર્વમાં આઠ આઠ દિવસ સતત આપણે રહી અને અમે સાંભળ્યું કે હમત ગમત આખા દિવસનું છે આખા દિવસના આખી બધી અમુક અમુક જે આખા દિવસના છે એટલે તમે બહુ પુણ્ય છો કાંતિભાઈ કેટલા છે સાબરકાંઠા શું એટલે મોડાસા નો વિસ્તાર છે અરવલ્લી જિલ્લો થઈ ગયો હવે મોડાસા હા આપડો મોડાસા હા એ જે અરવલ્લી જિલ્લો થયો કયો અરવલ્લી અરવલ્લી અરવલ્લી અરવલ્લી છે ને દાદાજી લુણાવાડા પછી બનાસકાંઠા બનાસકાંઠા એટલે એમાં પાછા બે ભાગ પડ્યા દાદાજી પાટણ અને મહેસાણા બે થયા મોકલવાના જ મોકલ્યા જ કરું એમના તરફ થી વિનંતી આવે નહી ગોઠવણી કરે નહીં બોલાવાની ત્યાં સુધી આવવાનું આપણે અમારી કાયમ વિનંતી છે ભૂલ ચુક સરસ ચૂકતી રહી ગયું તો કંકોત્રી મોકલી જવાય ગયા છે ધ્યાન આપતા આ બધું ભાવ ઉભા તારે થાય કે નહી તમારા બધા તાલુકાતા રહો તાલુકાઓ કારણ કે અમદાવાદ ના આવે છે અમદાવાદ ના ક્ષેત્ર અમદાવાદના ક્ષેત્રમાં બહુ મોટી જવાબદારી છે અને આપતા પુત્રો છે તમારી પાસે ચાર પાંચ છે એટલે એકજને કચ્છ સૌરાષ્ટ્ર સાંપ શું કહ્યું અને અમદાવાદ આખું શહેર અમદાવાદ આખું ગાંધીનગર જિલ્લા હાથેનું બીજા બધા આ પાંચ સાંપો અને સાથે સાથે રાજસ્થાનને અલવરને બધું જ આખું રાજસ્થાન આખું અને દિલ્હી બધું દિલ્હીમાં બીજા બધા આપતા પુત્રો ભેગા થઈને જાય જો આખા ભારતમાં ફરે છે બધા જ હમ આખા ભારતમાં એટલે આ પર્યુષણ છે આપણે આઠ દિવસ આવી રીતે રોજે રોજ ભેગા થવું આવા ઉત્સવ ઓછા મળે છે શિવરાત્રી એક જન્માષ્ટમી એક આવે પણ આ સમજાયું અને આ શિવજી નો મહિત મહિમા ગાવા માટે આપણે શ્રાવણ મહિનો આવે છે ત્યારે અહિયાં બધા ભેગા થઈને કરો અને દરેક જિલ્લામાં પોત પોતાની તમારે ત્યાં હિંમતનગર એટલે બધે ધીરુભાઈ પટેલ છે આપડા બધી સ્પેસ મળે ત્રીસ ચાલીસ મહાત્મા છે કેટલા જણા આવે છે ત્રીસ પાંત્રીસ ચાલીસ સ્વરૂપ છે અને એટલા માટે કીર્તન ભક્તિ થાય છે બહુ ઉત્તમ છે આખી કારણ કે હિન્દુ ધર્મમાં આ શિવ ધર્મ બહુ પેલો બહુ જૂનામ જૂનો જે એટલો આપડે વિતરાગ ભગવાન નું જૂનામ જૂનું છે આદિનાથ એવી રીતે સમજાયું પણ થોડા જાગ્રત થઈ ગયા પણ આદિનાથ ની ને શરમ રાખવી પડે કે નહીં થોડીક શરમ રાખવી પડે એટલે જરા સુસુપ્ત હતા પછી ઉકાળા થઈ ગયા બીજા ભગવાન આવ્યા ત્યારથી જ ઉગાડા બધા થયા ત્યારથી પણ ત્યારથી શિવ ધર્મ છે અને વૈષ્ણવ ધર્મ તો બહુ પછી આવ્યો સમજાયું એટલે વૈષ્ણવ ધર્મ મુખ્ય છે પણ આપણા ત્રણ મંત્રો માં નમો ભગવતે વાસુદેવાય કહેવાય છે તે વ્યવહારમાં વ્યવહારમાં જ્યારે પ્રકૃતિની બે વૃત્તિ કામ કરે આ જોયેલા કોઈએ નાય એકલું જોવાય ને નાય ના જોવાય પણ જુઓ ને રામના રાજમાં રાવણ હતા તાર કે નાનું જોર વધારે ચાલતું હતું પણ આ વાળા હતા પણ ઓછી સંખ્યામાં હતા એટલે પેલા લોકો મેં જોયે એમની સરકાર આવી જાય પછી પણ પછી આ વારા વધન એવા પાવરફુલ આવે એમની જોડે તારે થાય સમજાયું ને તે આ બધા ધર્મોમાં આવી રીતે કહેલું અને એવી રીતે જૈન ધર્મ વિતરાગ માર્ગમાં પણ કહેવામાં આવ્યું છે કે આ પાંચમો આરોગ્ય આપણે કર્યું કહેવાય હિન્દુ ધર્મમાં અને જૈન આપણા વિતરાગમાં તીર્થંકરોની ભાષામાં અને વિતરાગોની ભાષામાં પંચમકાળ કહેવાય એટલે કાળચક્રનો આ કળિયુગનો ભાગ છે એક નોખો પાડ્યો છે કે જેમાં ભક્તિ હોય છે અને હિન્દુ ધર્મમાં પણ કળિયુગમાં ભક્તિનો ભક્તિ યુગ કયો છે આ બંને જગાએ છે થોડો ફેરફાર થોડો આમ તેમ હોય સમજાયું એટલે આ ભગવાન કળિયુગમાં હોય શકે જ નહીં કૃષ્ણ ભગવાન કે છેલ્લા ભક્તિનો માર્ગ રહ્યો હમ એવી રીતે બધામાં તાર આશ્ચર્ય બને દાદા ભગવાન એટલે કે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગને કરયુગનો આખો સરવારા સ્વરૂપ એક એવા પુરુષ આવે કે બધા ધર્મોને ભેગા કરે શું કરે ધર્મો સંસાર વ્યવહારમાં ભેગા ના થાય પરંતુ જે પુણ્યશાહી હોય એ લોકોને આ જ્ઞાન મળે કે જેથી એ બધા પક્ષપાતમાંથી નીકળી જાય બધી પક્ષપાતમાંથી પક્ષપાતમાં તમારા લામાં ફરિયા માં રાખે છે અને તારું કરવા જાય તારું મારું છે બે સરખા ગમે તેવો પેલો હોય તો શું કરી દે બધા શું તમે બોલતા નથી ને તો પર્યુષણ નું પર્વ છે રોજ સવારે આપણે નિંદ્રામાંથી જાગે ઊંઘતા નથી ને એટલે શુદ્ધાત્મા ઊંઘતા જ નથી એટલે જાગવાનું ના હોય ને ઊંઘે પ્રકૃતિ નો એક ગુણ છે એટલે શરીર નો ગુણ છે શરીર પ્રકૃતિ ને આધીન પ્રકૃતિના ગુણો અને શુદ્ધાત્મા તો અનંત જ્ઞાન અનંત સુખ અનંત શક્તિ આ બધું છે સમજાયું ને પણ શક્તિ ખુલતી નથી એટલે હવાર માં ઉડતાની હાથે આખો દાડો કામમાં લાગીએ એટલે પછી આમ બીજ જ જવાય ને હમ ખરું કે નહિ હું તો શિવ નો ભક્ત હું તો કૃષ્ણ ભગવાન હું તો હશે નક્કી આપણે ખબર પડી જ જવી જોઈએ શું એટલે બહુ પ્રેક્ટિસ પાડવી પડે બહુ ખૂબ ખૂબ પ્રેક્ટિસ પાડવી પડે કે જગદીશભાઈ દાદા આ જગદીશ ઉઠ્યો બધું કામે લાગી જાય ને હા જુદી સાચવી જાણ કેવી રીતે વ્યવહાર દ્રષ્ટિ ને અધિન છે ને કઈ દ્રષ્ટિ ને અધીન તમે જાવ છો ગામડા નથી પેલા બધા બોલાવા જ જોઈએ આપપતિ બધા બોલાવી દેવા જોઈએ તમારે મન થાય તમારે એ બધા ઉત્સવ કેવા છે આપડે કારણ કે અહીંયા ગામડાઓ કેટલા બધા છે એ વસ્તુ છે મોટી હા એ તો બરોબર છે આપતા પુત્રો તો બહુ મોઘા કેવાય કિંમત બહુ એમની કેટલા વર્ષમાં કેટલા દાડા મળે મળે કેટલા દિવસ અમારે આબુરોડમાં દાદા ભગવાન ગયેલા ત્યારે સંત હતા નહીં ના જૈન જૈનમાં જ હતું એ ત્યાં આગળ દાદા ઉતરેલા સત્સંગ કરેલો અને એટલા ખુશ થઈ ગયા કે હું યથાર્થ જ્ઞાની પુરુષ છે આ યથાર્થ પણ ત્યાં તો દેરાસર થયું છે અત્યારે બધું આબુ રોડ પછી બે ત્રણ દિવસ આખું બધું એટલા ખુશ થઈ ગયા કો હવે એમની પાછળ કોઈ હતું નહીં ઉમરવાળા હતા અને બઉ મોટું એમનું બધું સમુદાય અને એમનું જગ્યા અને બધું અને એમને ઈચ્છા હતી કે અહીંયા આગળ અમારું આટલું સ્થાપના થઈ જાય કોઈ સાચવે તો દાદાને વિનંતી કરી કે દાદા આટલા બધા સરસ આ વિનય વારં કેવા સરસ છે તો આમાંથી અમને એક એકને અહીંયા રવા દો તો અમારું આ પાછળનું સચવાય નહીં તો મારી પાસે વારસદાર નથી કોઈ તો વારસદાર જોઈએ પાછા સુધીભાઈ સાહેબ કે ના જોઈએ જયંતિભાઈ કે ના હોય હોતા હશે વારસદાર હોય દાદા જ કે છે હું બધામાં એના માટે તો આવ્યો છું આ બધા મૂકી દીધા છે મે એ બધા મારા ઉપરી એટલે મહાત્માઓને એમને બહુ જ જશ આપ્યો મહાત્મા એટલો બધો જશ આપ્યો કે એમને મહાત્માટે મારા મહાત્માઓ માટે ખાસ કહ્યું જ્ઞાની પુરુષ ને મારા પણ હોય નહીં સમજાવ્યું ને અને આ જ રીતે આપણા બધા ધર્મોમાં બધા ધર્મોમાં આજે દરેક ને ભક્ત સંબંધ છે પરંતુ અહિયાં તો ભગવાન પોતાને બધાને ભગવાન જ બનાવી દે ભગવાન નું સ્વરૂપ સમજાયું ને પરંતુ આપણે આજ્ઞામાં છીએ પ્રમાણે પ્રેક્ટિસ બહુ રહેવું પડે કારણ કે ભૂલો થયા વગર રહે નહીં સરસ ચૂક થઈ જાય સવારે આવું ગોઠવીને કહો કે જગદીશ ઉઠ્યો પણ આજે સુતા તપાસ કરી લેવી પડે જગદીશ તારાથી કોઈને દુઃખ દુખ થયું છે જોઈ લે તું તપાસ કર બરાબર એટલે જગદીશ હા હા દાદા હા શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન આવું કેવાનું તપાસ કરીને સુધારી લેવાનું બધા અને અહિયાં આગળ વિજ્ઞાન છે શું કયું વિજ્ઞાન પ્રતિક્રમણ સાયન્સ એ વિજ્ઞાન છે આખું વિજ્ઞાન શું છે કે હું નથી એમાંથી નીકળી જવા માટે હું જે છું તે છું જ બસ પછી નંદ નો રેજ નહીં મારે તો વ્યવહારમાં વ્યવહાર વ્યવહાર છે તો જેવો વ્યવહાર એવો સામે વ્યવહાર બીજું શું આપવાનું હતું એવું નહીં સમજાય બોલો ને સમજાય એવું તો રહેવું જ પડશે ને નહી તો હવે આપણને વળી રાખશે બધા છોડશે ખરા કોઈ વ્યવહારમાં એને કરતા સીધે સીધા રહી જ ખોટું આપણે હ પણ તો એ દાદા એ આજ્ઞામાં મૂકવા પડ્યા ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી છો પડ્યા કે તમે બહુ એના આ વ્યવહારમાં વ્યવહાર પાડવા માટે આજ્ઞા આપવી પડે છે શું કહ્યું છૂટા પાડવા માટે એવું નહી બોલ બોલતી નથી મોહનભાઈ કોણ તમે કેમ દબાઈ દીધા છે આટલા બોલતી દબાઈ દીધા છે ત્યારની સાથે અમારે આજ રહ્યા કરેલું એવું છે દાદા ને પોતાને રહે એમ પટેલ હતા છતાં એટલું બધું નોખાપણું પરંતુ એમનું નખા પડું એટલો સુંદર થઈ ગયેલો આપણે એવો ગોટો થઈ જવો જોઈએ ને આપડો અને શરીર તો શરીર ક્યાં નડ્યું નારિયે ની કાતલી ગોટા નડી નળી ખરી બોલો ને બિલકુલ ના ન આત્મા ને શરીર આટલા જુદા છે તોય પણ ના હું હું કર્યા કર્યું નહી બેઠા તા તાર ભાવ થયો બને પહેરાવાયેલા શું એટલે આ પર્યુષણ પર્વ આપણું આઠ દિવસનું અમને અંદર થી થયું કે આપણે અમદાવાદ જઈએ છીએ જે કીર્તન ભક્તિ થી એટલું બધું આનંદ ને સુખ મળ્યું છે અને કનુ દાદા તમે અમાન જે આ કીર્તન ભક્તિ નું સદગુતિ આપી અને જે ગાંધી બાપુએ આઝાદ કર્યા હતા જ્ઞાન નહોતું આપણા દેશમાં જ્ઞાન નહોતું એટલે આ આઝાદથી આપણે આઝાદ થયા લોકોની ગુલામથી છૂટા થયા વલ્લભભૈયાનો આભાર માનીએ અને કનુદાદાનો આભાર માનીએ કે આપણાને જ્ઞાન આપ્યું સૃષ્ટિ આપી કીર્તન ભક્તિજી બહુ આનંદ છે બેભાન પડા માં ઊંચું મારતા વ્યવહારમાં બહુ દુખી થઈ જાય ને ત્યારે કોઈ જરાક મીઠો દવા લઈ લે મીઠી જરાક મીઠી દવા લઈ લે મીઠી દવા લઈ લે દાદા એ બઉ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે ગમે તેવા સંસ્કાર હોય પણ આવું કઈ પડી ગયું કોઈ જીરવાય નહીં મોટા શેઠ હોય તો પણ વધારે પડ્યા હોય શું થાય હું શે હાજરી મહારાજ છું બોલી જ નાખે તો બધું ખ્યાલ આવે ને એટલે ભાનમાં આયા છીએ એને આત્મ પ્રાપ્તિ કેવાય પ્રાપ્તિ કેવાય છે મોહનભાઈ તમારે કોના માટે એમના માટે કે તમારા માટે શું કહો છો અને છોકરા બધા છે તે ગેરહાજર નહી એવા ક્યારે પણ ના રહી શકે એ આપણને આપણી હાજરીનું ભાન કરાવ્યું કે હું છું શુદ્ધાત્મા છું એ આપણે આપણો બધો વ્યવહાર રહ્યો છે આ શરીરનો એ શરીરના વ્યવહારમાં કંઈક ગળમથડને ગોથા ના ખાઈ જાય આમ તેમ એના માટે આ પ્રેક્ટિસ સવાર રાખ્યા જ કરવાની સવાર ઉઠ્યા હાજે કરીને આપણે હરખું કરી જ બધું સમજાયું ને હવા હવાર ઉઠતાની સાથે રાતે કંઈ ઊંધો છતાં જસ સપનું હોય આ હોય તે હોય તાર સમજી લેવાનું કે આયા તો કોને મોકલ્યા હતા કે આપણે જ આપણી પાક આવ્યા હતા એટલે આપણી આ ગરબડો બધી આવી આપણી આગળ ઊંધા છતાં સ્વપ્ન થાય તારે બધું જ આવ્યું કરી લેવાનું પાછું સમજી જ લેવાનું હોય મોહનભાઈ સમજાય છે કે નહીં તમેલા અહીં તો શિક્ષણ કેટલું બધું છે પાંચ જિલ્લાઓમાં આ પાંચ જિલ્લાઓમાં સારું શિક્ષણ છે બધે જ તમે જુઓ એટલે સત્સંગ કર્યા જ કરવાનું બહેનોમાં બહુ શિક્ષણ વાળા બધા હતા અહીં તો શિક્ષિકાઓને બધા કેટલી બધી તમે ભેગા થજો અહિયાનો સત્સંગ ચાલે છે કે નહીં અઠવાડિયામાં સાચું કેટલા જન ભેગા થાય છે ધીમે ધીમે આવવાનું આપડે કઈ બધા આવવું જ એવું કશું નથી જેવો વખત ને સમય પણ નક્કી તો રાખવું જોઈએ કે નહી સત્સંગ ને સત્સંગ નું ક્યાંય પણ સંજ હોય હાજર થઈ જવું એવું નક્કી તો રાખવું પડશે ને નખવું પડે બોલો નક્કી રાખવાનું એટલે અડધું હાજરી સંજોગો થી ના જવાય તો તમે એમાં જવાબદાર નથી આવું છે ભાવ રાખશો કે નહી બધા જેને જેમ ફાવે તેમ આવવાનું અને જગ્યા પછી ઘરની નાની પણ હતા અહીંયા આઈ જવાનું અહિયા એમને આપણે ઈશ્વરભાઈ ના નથી પાડી સંપતિ ના પાડી તમે ઉપયોગ કરવાનો મજા તો કરાયું આ ચાલો હવે વીસ થઈ છે આપડી તો શું પ્રોગ્રામ છે મને કહી દો પ્રોગ્રામ કોર્તન કીર્તન ભક્તિ બરોબર કીર્તન ભક્તિ ઉપયોગ બરોબર મન વચન કાયા નામ નામ થી માયા ભાવ કર્મ દ્રવ્ય કરેવાનું ગોઠવીને બોલવાનું એટલે કીર્તન ભક્તિ કોણ કરે શુદ્ધ આત્મા કરે કે પછી આ ફાઇલ ફાઇલ ફાઇલ શબ્દ બધા છે બધો બધા ગમી ગયો નહી અને ગમે તેવું આવે આપણે તેમાં પણ આપણે ના ગમતું આવે તાર તરત ગોઠવી દેવું પડે કે આ મારો વ્યવહાર મારી સામે આવ્યો શું કેવાનું બોલો અંદર સમજવાનું હા કે બાર નહી બોલવાનું બાર બોલશો પેલા તો વ્યવહાર ખરું કે નહી એટલે હવે આગળ બધું સમજવું બે થી ત્રણ તમે એ કરશો પછી સાડા ત્રણ થી સાડા પાંચ કલાક બરોબર તો જયંતિભાઈ આપણે આવીશું સુધીરભાઈ અમદાવાદ જઈશું સુધીરભાઈ શું કે છે ભાઈ બોલો છીએ ને આપડે આવી ભાઈઓ બહેનો જુદી બે લાઈનો કરે છે ને એવી રીતે અમે પાંચ વાગે ચાલુ કરીશું ચાર પિસ્તાલીસ પોણા પાંચ સાડા કરીશું કરી ભેગા થાય છે ને એ તો બહુ સારામાં સારું એ ઉત્તમ ઉત્તમ કેવાય બહુ સારું કેવાય અને આઠેવ દિવસ આપણે અહીંયા અગર કઈક પ્રોગ્રામ કરી શકે નહીં કઈક સ્ક્રીન જેવું મૂકીને કઈ છે બસ બસ બસ એવું કર્યા કરવું એ તો બધાને આ જે હોય તે જે હોય તે લાલાભાઈ બરોબર છે પછી અહિયાં ભૂલી ના જશું તમારા વતન ને ચાલો ત્યારે નમો વિતરા ગાય છે નહી નહી બરોબર નથી આજે આપડા બાઉુભાઈ મામલતદાર હતા સુધી ગયો વખત આખું પર્યુશન કરેલું ભાવ જુઓ કેવા થાય છે તમે કેમ ઉછળતા નથી હિંમતનગર માં તો પ્રાંતિજ હા બરોબર ખબર છે હા એ તો મને ખબર છે આપડે ઘરે આવ્યા છીએ ને જય સચિદ બાબુ ભાઈ પ્રગટ પ્રભુ નું સ્વાગત કરું છું ચરણ ગમણ માં ધરું જે અંતર તારો કોઈ નવ છેરો ચાર લઈ લે ચાલે છે ને છું વિના ત્યાગ ગ્રહ સ્વરૂપ અમને દીદુ નિજ સ્વરૂપ તે રાત્રિ સ્વપ્ન દિવસે દીવા સ્વપ્ને જગ રંગ મંચે મળેલું પાત્ર હું બજવું તુજ કલ મેં དས དས དས દા ભગવા ના સિંહ જય જયકારો દાદા ભગવાન દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવા સિમ જય જયકારો દાદા ભગવાન સિમ જય જયકારો દાદા ભગવાન સિમ જય જયકાર ભગવા સિમ જય જયકારો હો દાદા ભગવાન સિંહ જય જયકારો